ચાર ડિગ્રી ઓછા પાણી વાણી પીવું નથી કાઢવી કાઢવી છે આજ લાગે દેહો પછી નિષ્પક્ષપાતી ઉત્પન્ન થતું નથી એટલે જગત મોક્ષ ને પામે નહિ નિષ્પક્ષપાતી હોય ભગવાન પક્ષપાતી છે નિષ્પક્ષપાતી જયારે મતની જ નીકળ્યો મતમાંથી નીકળે તો ખોટી નથી અનંત અવતાર થી ઝાડો માં જ પડી રહ્યું અને એ અધિનિવેશ થવો એ બહુ ખોટું કેવાય ને તો ઝાડમાંથી નીકળે તો એ જ કહેવાય ને પણ જ્ઞાની નથી હોતા કેકળે મળે તો નીકળે એટલું જ છે ને તો કરવાનું હોય પેલું પૂરેજ નહીં આપણને ઠંડુ ચાલુ છે આત્મા નું વિટામિન લઈ લો આપડે પછી પાછું તેજી ટાપવાની તેજી ને મંદિર ચાલ્યા જવાની એવું નઈ કે કાયમ મંદિર આવશે નહીં આપડે આપડું કામ કરી લેવું મંદિર આવે સૂત્ર ની વિરુદ્ધ બોલવું પણ એ વિરુદ્ધ બોલે છે કે એને પોતાનો ખ્યાલ હોય નઈ એને ખ્યાલ હોય તો બોલેક એવી પણ બાબત બને જે પોતાના ખાડ માં ના હોય અને છતાં પોતાને હા ઈચ્છા પૂર્વક કે ઈરાદાપૂર્વક હોય નહીં બે વિશ્વા રાખે સાંભળે વિશ્વાસ રાખી વિશ્વાસ રાખીએ સાંભળે ને બઉ મોટા મહાસચિવ લોહી બધું બધું પ્રસાદ છે ના બોલાય માથે ਇਹ ਸਾਰਾ ਲੈ ਮੋਦੀ ਰਸ ਹੈ। ਤੇ ਇਹ ਕਹਿਆ ਬਿਨਾ ਰਸ ਨਹੀਂ ਬਾਹਰ ਦੀ ਵਸੂ ਦੀ ਆ ਕਰੋ ਰਸ। ਉਦਗਨ ਦੀ ਕੇਰਾ ਤੋਂ ਪੰਛਾਓ, ਪੰਛੀ ਰਸ। ਤੇ ਇਲੇ ਸੁ ਸਵਾਦ ਮਾ ਬੰਦਾ ਬਾਹਰ ਦੀ ਬਾਹਰ ਨੂੰ। ਸੰਦ। ਇਹਨਾਂ ਨੂੰ ਸੁ ਸਵਾਦ ਆ ਰੇ ਰਸ ਨੂੰ। ਕਿਉਂਕਿ ਉਦਗਨ ਦੀ ਕੇਰਾ ਤੋਂ ਪੰਛਾ ਨਹੀਂ ਹੋਇਆ। ਜਿਆ ਪੀਰ ਜੇ ਪਰਿਨਾਮ ਤਾਂ ਸੰਦਾ ਪਈ ਹੋਇਆ। ਇਹ ਸੰਦਾ ਤੇ ਰਹਿਦਾ। ਆ। jabardast ho gata to bye bye sir bye bye laila marwan ji ne bade bade mat padh laila hamare time se le everywhere applicable ho jayegi મારો વ્યવહાર તો બઉ સારો હોય મારા ઘરની અંદર પણ છતાં આપડે કેટલાક ને પસંદ ના હોય તો અને પૂર્વના જેવા રોબંધ હોય ના દોષ જ નથી વ્યક્તિગત તો દોષ છે કે પોતે કઈક એવું બોલતો નથી કે જેનાથી સામે આપડે આ પ્રતિકાર આવે છે બોલતો નથી મેપ ને કહ્યું છોકરા છોકરા વહેવા સાર રાખજો તો પાસે ઘેર જાય ભૂલી જાય પણ એમ થવાનું શું કારણ હે એમ થવાનું કારણ શું મારા ઘરના જ બધા મારી જોડે ઈચ્છ રાખી વ્યવહાર પ્રભાવ એવો ઉત્પન્ન થઈ જાય આ કક્ષણ એનું એ ના વાળની એમ જ એની હજરીમાં હજરીથી જ એવું પ્રતાપી પુરુષ કહેવાય છે ને એને એ બેઠો ને પણ એ નાની ઉમર થાય તમારી ચાકરી તરફ લખતો હોય એનો વ્યવહાર તરફ રાખવા જોઈએ કેમ લોકો જોઈએ કેવી રીતે વાત કરી શું પણ બહુ કાતો ને <laughs> બાકેલા <tos> અજમે એટલે બધો અહિંસે ઘોય એમોટા મોટા ભાગ પણ કર્મઈ જાય માન્યને કુરસે દેવા રાગા પૂલ ભાગો આ મોટા મોટા ઈસકા એ પણ વેનો સમય જારી સારા બંદન તોતો ઉપયોગ કરી લઈ લે કે ચાલે નહીં ઘરે ઘરે કરી દે તો કેતો બોલીયા ઇસકા બેના અહિંસા નો પ્રતાપસાપ જોયા પ્રસિટી એટલે વિનાશ નોત્રા કરી હિંસાન્દ્રિ પૂછે છે કે ખોપરી જરા બારે પછી જ્ઞાની મને હું પછી અને એને આવે એટલે જીતાડેલો મોકલું હોય છે બ્રહ્મનિસ્થ આપડે તો આપડું કઈ લેક્ સોચ આપ ને આપડું રે આપડું કઈ કપડા કાઢી નાખે આપડું કે વચન પણ બઉ ભારે હોય એમની પાસે બોલ શુદ્ધ નાખો સાંભળી નથી કિસ્તજ્ઞાન થી સાંભળે ના કરવા દરેક સુખ આયા જ કરે એવું કેવું હોય તો પછી સુખ થી સુખ લોકોને ના પડે દુઃખ છે દુઃખદ ના હોય રોજ લગન હોય તો જમવાનું હોય કંટાળો ના આવે ખીચડી ખાવા જતા રેવાની ખીચડી ખાવા જતા સુખ ને લઈને સુખ સારું લાગે છે ઘડિયાળી હોય ને કોટ કોપી પહેરે બુટ પહેરે મોજા પહેરે નિશાન કેવાય વાગેની સેને આને આલાઈ કોણ બોલે છે ના તો મરી જાય ને એ આખો દીવાતો કોલેજ જતી ગઈ કરી તમે બીજા માં જાગૃત કરો ને બધે કામ કરી રહ્યો છે અને બૌ કટાણ કસાઈ સંતોષ છે મન ને મન બુદ્ધિ નથી કરતા હા ઇન્ડિયામાં પણ જીવા કે પણ એને એને ઉભાવવા માંગે છે મનનો મન ધાર્યું હોય કે આ કાર્યક્રમ કરું છે સફર થાય પણ છતું ન હોય સતાય મય જે જીલ પાવર હોય કે આ કાર્ય સફર થસે તે બરાબર છે તો તે ની આપણે ભવિષ્ય કાજી દે તો આ ગમશે આ ગમ નહીં રહે पर ना गाइस और वो भाई साहब ने फोन नंबर पकड़ लिया है और वो मोर पर कैसे है मतलब मतलब वो मेरा मिल गया है तो अब बताना तेरी आवाज आई दादी है तुझे मिलते हैं क्या ના ના નમસ્કાર લાગે બરાબર તો એ મુદ્દી જે તા બદાય છે કે દાદા એ શું કરી એક કલાકમાં બેસીને શીખવાને ભૂલાય શું ન જાતા એ શું કરી તો બરાબર એ એક છે ના કે નિયમ વાળો આમાં આવે ના નો નો નો સાહેબ સાહેબ que está en Argentina, cortada así, pero más <laughs> que es difícil, no sé. Bueno, pues quiero ya vamos a ver qué es lo que tiene. No dejarme la pastilla y nada. Si riesgo de pausar. Hay una agenda de anticonceptivos para vale. Cada día. Ah, y también nos podría haber de banan. ના ફાવ્યું એટલે ગરીબો પછી ગમતે પ્રજા છીએ આપડે કરતા, ના લાગે ના લાગે નાનું એને બધું મધર ફાધર બધું હોય એમના બધા કર્મો બધા બંધ કરી દેવા પડે તો કર્મો બધા બંધ કરી દેવા પડે નિશ્ચિત કર્મ બંધ બંધ કરવા અજાણી કરાય છે ત્યાંથી હિંસા કરીએ છીએ ને જાણતા અજાણતા હા પણ મોકલ કરે આ તો અમે ના મળે તમે જાગો છો નાખી જાય છે ખરો ભય લાગે છે ખરો તમારા પ્રશ્ન આપડે ચાલીએ છીએ મરી જાય છે આંખે ના દેખાય એવા સુક્ષીઓ છે હે પ્રભુ આ મન વચન કયા થી આ જગત ના કોઈ પણ જીવ ને માત્ર પણ દુઃખ ન હો ન હોય પછી અગાણદાર ભૂલી ગયા પણ અખિરાત ચાલ્યા કરવું છે આપડે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ તમે લેતા શું કરવું પડે લાઈફ ઇઝ ઇઝસ્ટમેન્ટ આવી સવાર ની જે વ્યવહાર આવી જાય છે માનસિક નિર્માન રોજ સવારના રાત્રિ ભોજન નીકળો ને રાત્રિ ભોજન ભોજન સૂર્યનાય ની ઘેર હાજરી ને તેમાં તો શરીર ઉપર પાચન ક્રિયા માં બધામાં મંદતા આઈ જાય ગાઈન્ડરનો માયરો બહુ બહોત આપી છે એકલી ગાડો તો કામ ના કરે રાત્રે જરૂર થાય છે સુકાં કે કહેવાય કે જગરા થાય છે પરસાદી ઓપોસને ગેસ જાય છે કિતાવે આરામ આગ્રહ કપુત્રું ભાઈ ગઈ વાતમાં તમે ભાખરી મૂકી છે ને ભાખરી ઉપર બેસે જીવો એ ભાખરી ના રંગ ના દેખાય તમને સી રીતે ખબર પડે કે જીવો બેઠા રાત્રિ કરે છે આજના પછી બીજો શબ્દ રાત્રિ પાપ લાગે ખરું જાપ લાગે પાપ નો જવાબ ના હોય તો યોગ ને લાવ ના હોટલું નુકસાન પાપ નો તો જવાના મેપના માટે નથી કર્યું તમારા શારીરિક તંદુરસ્તી ને નુકસાન કરનારી અને ત્યાં થાય ત્યાં ન થાય જે દીવો આપણા થી ત્રાસ પામે છે ત્યાં આગળ પાપ ના થયું અને જે દીવો આપડે આંખે દેખાતા નથી ત્રાસ પામતા નથી દેખાતા ત્યાં સુધી જવાબદારી મળતી નથી તો તમારું શરીર છે વાંસ તો મારવી જોઈએ આવે તો વાંસ તો મારવી જ જોઈએ ને સજીયા જ નથી જન્મ પેલો સ્ટેશન પર છેલ્લો સ્ટેશન કયું હોય છે પરિણામ કેમ ના પર નથી નામી કાળે છે નાનામી નથી કરતા લોકો આગળ હોય છે ને ખરાબ બિચારા આવે ખરાબ સત્તર માં બેઠા હોય તો ના આવે એને પછી દાદરો ઉતર્યા પછી ભૂલ જવાય છે દાદરો ઉતર્યા પછી ભૂલાઈ જવાય માયા ને હું તમારું કાર્ય પણ એ તો ફી છે ને એ છે છોકરા પાસે લેવાનું નહીં તમારી પાસે માયા કાર્યલય કાયમ નહીં કાર્ય પછી આવે નહી મારા એટલે કોઈ વસ્તુ નથી ભલે જી લાગતી હોય લોકો ને હોય પણ ખરેખર વાત સાચી નથી આપણે ચૈતન્ય રીતે વર્તન આપણે એવું નથી આપણું તમે કોણ જાણો ને શક્તિ બધી બદલાઈ જાય તમે કોન્ફિડન્સ રિયલાઈઝ થાય તમે જે રિયલાઈઝ કરેલું નથી રૂપ જ રહી શકાય જોડે તો પછી એની જોડે બની નથી ત્રણ વાર સંસારમાં રહેતો નથી છતાં સંસારમાં શું એ પ્રત્યક્ષ છે સંસાર માં જીવી આવે છે એને તો રહેવાનું છે એટલે આ સંસાર માં બધા જીવો છે એની અંદર ચૈતન્ય છે બધા સંસાર માં રહેવાનું છે અને જેને ચૈતન્ય અનુભવ થઈ જાય એને તો પછી મુક્ત જ છે ચાર્જ ચાર્જ એ કર્મચાર થાય છે હું સુરેશ ભી છું એ આરોપિત ભાવ છે એટલે કર્મચાર થાય છે હું સુરેશ ભ છું એ વાંગ છે રામ દિલીપ થી તમે વર્ષો જે કાર્ય કરો છો તેના કર્મ નું બંધન થાય છે એ પ્રમાણે જ કરવાનું રહેશે અંદર પ્રેરણા થાય છે પ્રેરણા તો ઘણા ખરા તમને ખરાબ પણ થાય સારી પણ ખરાબ પણ વિચાર આવે એવી પ્રેરણા થાય છે પણ તમે એ વિચાર માં નથી બધી કોઈક વખત વર્તવું પણ પડે એવું કરવા જતા વધારે લોકો ને દુઃખી કરતા હોય તો હું એવું માનું છું કે લોકોને વધારે દુઃખી કરવા કરતા આપડે ખોટું કરવું હોય તો માધો નહીં લેવાય એટલે ખોટું કરવા જોઈએ નહિ દુઃખ હજાર માણસ નું સારું થતું હોય એકાદ કામ ખોટું જો કરવું પડતું હોય કે જો હજાર માણસો સારું થતું હોય આપડા કઈક ખોટું કામ કરવાથી તો એડજસ્ટમેન્ટ લેવું એવું ના નથી કે ના લખે પણ તમારે તમારું હિત તો જોવું છે ને તમે નિરંતર તમે નિરંતર તમારું અહિત કરી રહ્યા છો ઉગારી માં પોતાનું હિત જોઈએ તો પછી સ્વાર્થી આપણે કાયમ રહીએ તમને શું તમારો ધંધા ની વાત નથી પણ માનવ દ્રષ્ટિ ની વાત કરી જ્યાં સુધી તમે સુરેશભાઈ છો એ માન્યતા રાઉન્ડ ગ્રીસ છે ત્યાં સુધી તમારું બધું એડજસ્ટમેન્ટ સરસ થાય જ નહીં તો હું છું તો ભગવાન ખુદ જ ભગવાન છું મારી હું ખુદ જ ભગવાન છું ભગવાન થી આપણા તો જે પરિણામ હોય આમ ટ્રાન્સમીટર ની જેમ આપણને સંદેશાઓ મળ્યા જ કરતા હોય પોતે ભગવાન શું અનુભવ નથી ભગવાન શું તો હું એક્સેપ્ટ કરેખાય છો પણ તમને એ અનુભવ નથી તમને સુરેશ ભાઈ અને અનુભવ વગર નું ન કામ અને સુરેશ છું એ અનુભવ છે તમને આ ભાઈ નો ધણી છો દીકરો છો આનો ભાઈ છો આનો મામો આ બધા અનુભવ છે પણ મરજિયાત તમારું કઈ કર્યું ને તમારું કઈ ફરજીયાદ કરતો જ રહું છું કોઈ કેતો પણ નથી ચૈતન્ય કોને કશું ચૈતન્ય ના ગુણધર્મ હોય હોય છે જળ ના ગુણધર્મ હોય આની અંદર સોનું ને તાબુ કે ગુણધર્મ હોય છે સોના ના ગુણધર્મ સ્વતંત્ર હોય છે તાંબાના ગુણધર્મ સ્વતંત્ર એવી રીતે અમર જળ અને ચૈતન્ય નું મિક્સર છે આ શું થયું છે જે આપણા નથી કમ્પાઉન્ડ ની વાત હા એક્સર સ્વરૂપ એટલે બનતા જ નથી જળભાવી રહ્યા છો એટલે તમે પોતાના સ્વતંત્ર ભાવ એ નથી રહ્યા પુરુષાર્થ નથી ત્યાં સુધી લખવાનો એ કે છે કે પુરુષાર્થ વગર તો જિંદગી જ નથી હું મારી જિંદગી માં નવ્વાણું ટકા પુરુષાર્થ ને માનું છું ને એક જ ટકો લખ બરોબર છે નથી ચેતન એટલે પરમાત્મા એમ દેખાય છે મને સાહેબ તમને દેખાય નહિ પરમાત્મા સાહેબ તમને દેખાય છે હું મારે અંદર થી અનુભવ કરી શકું પણ અનુભવ બીજી વસ્તુ એ બીજી વસ્તુ છે આનંદ આવ્યા પછી પાછો જાય જ નહી એનું નામ ચેતનનો આ નું એડજસ્ટમેન્ટ ધબકાર અમારે ત્યાં લાઈકો એમ કેમ કેવાય ધબકાર નથી ધબકારા ને પણ નથી ઘણી વખત આપણને થઈ આવે અમુક વસ્તુ થાય કાર્ય કર્યું હોય કાર્ય થઈ જાય વિચાર આવી જાય એમ કે છે કોઈ વખતે જાણે અજાણે કોઈ સારું કાર્ય થઈ જાય તો અંદર પરમાનંદ ઉત્પન્ન થાય તમે ત્રણ વાર ગયો તમારી જાત નહી સનાતન છે અને તમારી આ ઓફિસ ચલાવતા ચલાવતા નિરંતર સમાધિ મળે ઘર ચલાવે સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ સાથે સિનેમા જોવા જાય છતાંય પણ નિરંતર સમાધિ નથી એવું વિજ્ઞાન ભાઈ વિજ્ઞાન તમે શીખ્યા નથી ને એ વિજ્ઞાન કઈ ભણવા ગયા તમે ના ભાવજી <laughs> <laughs> <laughs>